કાયમ નો ખર્ચો ના થાય એવું કઈ બીજો રસ્તો નથી લે ખોદી છે કારણ કે આપડે જાણીએ છીએ પાણી નો સ્વભાવ કેવો છે નીચે નીચે જવા ને એના સ્વભાવ માં જો તમે કામ લેવા જાવ તો થયા કરે અને જો અવું કામ લેવા ગયો તો ખર્ચો થાય તો ખર્ચ થાય તમારી શક્તિ વધુ છે દાદા એને રોજ નાવું જ પડે આવે એટલે બંબો સળગાવવો પડે ને સળગાવવું પડે પાણી ગરમ કરવામાં મહેનત પડે પડે સળગાવવાનું એટલે બંબો તૈયાર કરવા મહેનત પડે ગરમ કરવું હોય કાકડી કરવી પડે ઘાસ પડે કેટલા અલગ રા તારે બંબો ગરમ થાય કેટલી મહેનત કરે ત્યારે બંબો ગરમ થાય એવી ટાંકી મોટી એક લાખ ગેલે હોય એવી ગરમ કરીએ આપડે આખો દાડો નીચે રસોઈ બનાવી લીધી હવે આ ઠંડી કરવી શી રીતે કરવી હવે પાછી ઠંડી પડી જાય પાણી ઠંડુ કરવું પછી ધીમે ધીમે થાય ઠંડુ નવું ઠંડુ પાણી બીજું ઉમેરી જાય નવું બે ઉમેર કરી ના રાત્રે તું થોડું થઈ જાય થઈ જાય રાત્રે થઈ જાય સમય પસાર થયો સમય પસાર થયો નહી પાણી નો ઠંડો મન ભટકતું રહે છે ને મન ને મારો સીધે દાદા ની પાસે આવવાનું છે ને મન શું છે એક ભાવ જ છે જ્ઞાન બધા ચમત્કાર દેખાય ના દેખાય ચમત્કાર ના હોય ને ના ખુદય ચમત્કાર ઉદય ચમત્કાર મને ગારો દેવાંપ મારી બહુ પંપ મારી દાખ ગયા અહી કયો ચમત્કાર તમે અંદર ભગવાન બેઠો બાર ખોલવાની જરૂર નથી બે અર્ચનો કેટલી બધી કાર અને મોડા પરિવેલ ચોપડી ફરતા હોય છે એટલું બધું દસ બાર લાખ માં દિવેલ ચોપડી ખરેલ નું ખાતી થઈ ગયું હવે ચોક્કસ અમદાવાદ ના બધા માત્ર માં દવા લાવે ઉતર્યો અને અહીંયા ફેરફાર કરીને ઘીનો ગાડવો ગેલી ને તને પેલો માસ્તર ને આવડતું માસ્ટર કઈ ગયો ઘીનો ગાડવો ગેલી ને પડતો તો તે શું શું કરેપારીઓ છે ને બધા આવું કરતા કરતા હશે અને ટાઈમ કાગડા થયો ને મનમાં વિચારવાનું હોય કે બહાર લીકેજ થઈ જાય જાય કે ના થઈ જાય થઈ જાય મનમાં વિચારવાની ચીજ કે બહાર લીકેજ થઈ માટે નથી આ તો પુનર્જન ને સમજે છે શું કયું પુનર્જન્મ એને પુનર્જન્મ સમજે છે પુનર્જન ને હૃદય સીમાને છે એવો એક ઇન્ડિયન આખા વર્લ્ડ ને શું આવે બારે આવે ટોપલો પણ આપડો કર ઇન્ડિયન ની શક્તિ જબરદસ્ત શક્તિ જો આપડે અંડર ડેવલપ પ્રજા માં ગણી ગયા શું કહીશ હા જે પ્રજા જે બધા જે પ્રજાનો એક જ વિચાર પોઈન્ટ લે તો પોઈન્ટ ખુશ થઈ જાય તે પ્રજાનો એક શબ્દ લોકોને પામ લાગતો નથી